પૈગમ્બર સાહેબ આપે ભગવાન ના હોય ભગવાન કહેવાય એ કયો આપડા કૃષ્ણ ભગવાન ના ચાલ પછી આ ત્રીજા સેદાનંદ સ્વામી એમની જગ્યાએ સેદાનંદ સ્વામી પહેલા બીજા હતા ત્રીજા હતા એમ અવર અવર કરે છે એની જગ્યા બી કૃષ્ણ ભગવાન થી ના જોવાય ત્યારે કૃષ્ણ ભગવાન ની જગ્યા ના પકડાય તેજાનંદ સ્વામી કૃષ્ણ ભગવાન ની ભક્તિ કરતા હતા કૃષ્ણ ભગવાન ની ભક્તિ કરતા લોકો એમને પૂછતા હતા તમે કોની ભક્તિ કરું તમે મારી કરો કે હું પ્રગટ શું કે છે શું છે પ્રગટ સ્વામી ભાઈ નઈ મને કોઈ પ્રગટ મળ્યો નથી એટલે કૃષ્ણ ભગવાન પરોક્ષ પરોક્ષ કૃષ્ણ ભગવાન મારા ફેરવતા થાય પણ લોકોને કહ્યું કે ભલે તમે ભજો કારણ કે પરોક્ષ ને મંગળ રૂપ પ્રગટ ને મેલી પરોક્ષ દેરા મેળી પા જેના હું બધું છું દાદા ભગવાન તે દાદા ભગવાન છે છઠ્ઠા પણ હું ખરેખર દાદા ભગવાન નું તો ના કેવું હું તો પટેલ જ કેવું એટલે મારે જ આમ કરવું પડશે ને તમને એ કઉ છે આ ભગેલા ગયો દાદા ભગવાન બીજા બધા છે આ હિન્દુસ્તાન ના લોકો જાત જાતા જાદુ દેખાડ છે કોઈ માણસો નહીં કે છે પણ કાયદેસર બોલાતું એ બોલાય બધા એ તો એટલે બધું કહેતા વરસાદ એવું વરસાદ આવું છું ને બીજું બધું હું કરું છું ને એમ ના કરે આ ભૂતા જતા રે બધા જ નહી લોકો સમજે આ વાડા માં જ ઘેટું એવું રહે પણ સાચા પુરુષ હતા હું બે મત નહી જેને ભગત સાહેબ ને જેને આનંદ રહે છે જેના મોડા નથી આવતી જેના મોડા ઉપર દિવેલ ફરી વળતું નથી એવા સહેજાનંદ સાત એક સિતોતેર વકીલા ત્યાં પમાડનાર છે બધા વિકલ્પી વિકલ્પી જે ના થયા હોય એ બધા વિકલ્પી ગયા વિકલ્પે મેર વિકલ્પ આપી છે કે જેમ્યા છે <laughs> <laughs> તમારે સમજી લેવાનું કે આ આપડી વાત સામાન્ય મારી નો રિયલ વાત હોય મારી તમારે તો પાછા જોયા કરવાના મન મન ના વિચારો લે તમે સાચા છે એ તો સમજી જાય દાદા છે જોયા કરવાના એ બધા આપડે જોયા આ તો બાયના માટે વાત કે બને છે રામનેશ વર્તિચના મને સ્વસ્થતા એ વિશે સરકાર નિચ્છકતા આતો મને જે તો કરતા જ આ બજે દેખે ઇંદર ધ્યાન આવો વર્તમાન એટલે આપણે ચાહી ને જાણી જાણ્યા કરો તમે જાણ્યા કરો ભાગોલ ના રોગોલ્યા કરે આવતીકાલ ની ચિંતાના કાર ચાલે કેવી રીતે જોયેલી જ નહીં જગત માં જયારે જોયું કઈ ટુડે હોય આવતીકાલ હોય મુશ્કેલી વાળું સાધન કરી ગયું છે આવતીકાલથી આવતીકાલ સીધાની પાંચ પછી રિઝર્વ ટિકિટ કેવી રીતે રેલવે ની કરાય છે આવતીકાલ ની વાત છે આમ તો એવું છે ને તમે પ્રોગ્રામ નથી કરતા બત્રીમી તારીખે મુંબઈ જવું છે અઠ્યાવીમી તારીખે આમ જવું છે એ બધું તમને વિધન છે જ તો વિધન તમે યથાત જોતા નથી તમે છે તે માણસ ને બધું બહુ ચહેર અને વિધન નિયમ એવો છે કે અમુક બાઉન્ડ્રી સુધી જુઓ એથી આગળ જોશો તો આજે ક્યાંય છોકર ચાલો તમારે કયું જોયે પચીસ વર્ષ પછી તેવું એવું પચી વર્ષ પછી જાણવા માંગો છો એટલું વિઝન તો છે તમને જે કાળ આવી રહ્યો છે આ ગયો ગયો કાલ ગયો કાળ ને ગઈકાલ કે છે આવતો કાળ ને આવતીકાલ કે છે એટલે કાળ આવે છે ને ગયો ગયો આવે છે ને વર્તમાન વર્તમાન મારો આપરો નિયમ શું કે છે વર્તમાન માં રો જય સચીરા માં જાવ છો ભવિષ્યમાં ભૂતકાળમાં ભૂતકાળ માં ઓછું થાય ભવિષ્ય માં વધારે થાય ભૂતકાળમાં શું થાય એવું થાય નહીં જેવું થાય અનાજ નો ફાયદે છે ને એકદમ એકદમ બંધ ના થાય બહિષ્કાર માં એકદમ ના થાય એને ઘર માટે ગાય અને ભવિષકા તમારે બીજા બંધન નઈ ને બંધન નહીં એટલે વર્તમાન માં રહી શકાય